જય સ્વામિનારાયણ ભજ ગોવિંદોવિંદ ગોવિંદમ શે ડુકરણ ભજ ગોવિંદો ગોવિંદમ કાતે કાંતા ધનગત નાસ્તે નિંતા પાલકિ તાવસ્તિતાણમપિ સજ્જન સંગતિ ભવારણાવો ભજ ગોવિન્ ભજ ગોવિંદ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢ મતે શ્લોક ચાલે છે કાતે કાંતા ધનગત चिंताचार्य वातुल एट व्याकु जीव तुषा मे स्त्री धन वगैरे चिंता क्रिया करे शु कोई आ विश्व में नियंता ईश्वर नहीं तारों कोई नियंता नहीं चिंता विषय आगला प्रवचन में आपने सांभ चिंता बहुज बुरी बला कोई ना मन में चिंता घुसी जाए पक्षी ना बराबर जमी सके नई सके क्या फावे नहीं मन में बेचे नहीं रहे भागी जावा विचार आत्महत्या विचार आए घना आत्महत्या कर परिणामों चिंता बिंता बीजी काल्पनिक चिंता वास्तविक चिंता एट यु कारण चिंता न कारण वास्तविक हो खरेखर हो एक ना एक दीको बीम डॉक्टर ऑपरेसन करने सजेस्ट कर दौ लाख नो खर्च छे। गरीब परिवार पैसा सगवट नहीं हम चिंता था स्वाभाविक वस्तविक कारण के पैसो नहीं दौ लाख काढ़व क्या थी मोड करे तो दीकरा नु श एने लीधे जो चिंता था वास्तविक चिंता चिंता वास्तविक हो होता परिणाम तो आगे गणाय दुखी दुखी थी जाए बीजी है काल्पनिक चिंता एनु कारण કલ્પના માંથી ઉભું થયેલું હોય કે મારો આખું વર્ષ બગડી જશે મારો ભાવિ છું મારા ફ્રેન્ડ બધા આગળ નીકળી જાય હું એકલો થઈ જાઉં ઘરમાં મમ્મી પપ્પા બધા वास्तविक एने बु चिंता हो, आ, आ, आ, हो तो आप स्टूडंट्स ने मो तर खबर पड़े बहुच हकीकत में हजिए कई आए थाय शक्यता हंड्रेड परसेंट नहीं पुई सकते जमी सकते मन दई अभ्यास कर सकते तबियत बगड़ी जाए दुख उभा थ दुख आ मन में उभ करूच आने कह का चिंता चिंता है आग् प्रवचन में साब हम एना शु तो पेली बात चिंता है योज सारा में सारी चित छे। चिंता खराब नहीं को चिंता खराब छे। <laughs> ने आवे किदू तुम चिंता बहुत सारी चित छे चिंता न थाई तो भूंडा भूडी बाबत हाँ खरे खर जुव आस व मनमोहन सिंह चिंता न करें तो शुभ ना विचारो ते कहता खराब है त्रासवादी चिंता न करे भ्रष्टाचार ने बदाय स्के चिंता न करे લોકોના આરોગ્યની ચિંતા ન કરે આંતરિક સુરક્ષાની ચિંતા ના કરે ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ એ વગેરેની સરહદોની ચિંતા ના કરે ત્રાસવાદની ચિંતા ના કરે તો આપણું શું થાય ચિંતા કરે વડાપ્રધાન દેશના પ્રજાજનોની દેશની આ મોંઘવારીની વાવ વધારાની આ ડુંગળી બટાકાની બધા ચિંતા કરે એ સારું કે ન સારું કયો સારું જો એને ચિંતા થાય જ નહીં બહુ ભૂંડી હાલત થઈ જાય ચિંતા બહુ જ ચીજ છે હોવી જ અમદાવાદના પોલીસ વડા હોય એ અમદાવાદની પ્રજાની કોઈ ચિંતા જ ના કરે આ બધી ઘરફોડ ચોરી બરા ગળામાંથી સોનાની સોનાની ચેન ચીલ ઝડપથી લઈ જાય છે ગેંગસ્ટર બધા બાઇક નું બધું સ્ટન્ટ કરે છે દારૂ જુગાર જબીચાર અડ્ડાઓ આ તે બધું એની ચિંતા ન કરે ખૂન હત્યાઓની અપહરણ તો શું થાય ગયો ચિંતા કરે સારી બાબત છે ને પોલીસ વડા ચિંતા સારી અમારા છોકરાઓનું ભવિષ્ય શું એના ધંધા રોજગાર બે છોકરા છે તે બે ને રહેવાના એક પ્રાઇવેટ મકાન હોય आधी चिंताओं भावा गुजरा नहीं चिंता करीज पड़े कर सारी चीज विद्यार्थी एना अभ्यास की चिंता करे नहीं ये ये तो परीक्षा आए जी जा चिंता करी जो है तो चिंता खराब छे तो पीला सारा में सारी चीज उपाय खरेखर चिंता सारी चीज छे बे शख्स सारी छे थोड़ा रहे तो सारी चिंता जीव कोरवाडे खा चुड़ेल वर्की जाए तो ये चिंता भयंकर चिंता हो भी सारी है चिंता आए थाय थोड़ा समय रहे पी तरत ये चिंता ચિંતનમાં પરિણમી જવી જોઈએ બદલાઈ જવી જોઈએ બસ તોય સારે ચિંતા વગર ક્યારે ચિંતન પેદા થતું નથી એટલે તમારે ગાડી સ્ટાર્ટ કરવી તો સેલ્ફ મારો ને ગાડી ઉપડી ગઈ ને તોય સેલ્ફ માર્યો એ સારો કેવાય ચિંતાએ સેલ્ફ માર્યો ચિંતન ની ગાડી શરૂ એટલે કામ પણ હવે આ ચિંતા સેલ્ફનું કામ કરવું જોઈએ પણ પછી હૃ હવે એમ થઈએ જ રાખીએ ચોવીસ કલાક તો એ ચિંતા સારી चिंता बदलाई चिंता बदलाई जवे तो चिंता सारी ए चिंता थे पहलू कारण शु कित विचारी सके चिंता જવાબ છે કે ભલે વિચારે ચિંતા થાય જે વિચારી શકતો હોય પ્રજાના જાનમાલ ની બધી વિચારી શકે આપણને ખબર ન પડે ને ત્રાસવાદીઓ કેવી રીતે કેવી રીતે આવી શકતા હોય તો એ બધાને જ ખબર હોય એ બધું વિચારી શકે એટલે એને ચિંતા થાય મનમોહનસિંહજીને ત્રાસવાદ ની આની બધી ચિંતા થાય પણ ચિંતા કરેરા કરે પણ એટલે તરત મનમોહનસિંહજી એ ચિંતન કરવું જોઈએ ચિંતા ઉદ્વેગ આપે અને ચિંતન આયોજન આપે ચિંતન પછી એમાં લાગી જાય આયોજન કરવા માંગે આંતરિક સુરક્ષા વધારો સરહદ સજ્જ કરો અદ્યતન અસ્ત્ર શસ્ત્ર લાવો અણુ પરીક્ષણ કરો એવા શસ્ત્રો વસાવો એવું એટલી પોલીસને સજ્જ કરો એવા ખાતાઓની બદલી કરી નાખો એવા અધિકારીઓને મૂકો અમુક ડ્યુટી ફ્રી કરી નાખો અમુકની ડ્યુટી વધારી અમુક નિકાસ ઘટાડો અમુક આયાત ઘટાડો આ બધું ચિંતનમાંથી નીકળે एवं जय आयोजनबद्ध काम करने माँ चिंता में मा एनर्जी जती थी ये हम आयोजन ने सफल कर वर्गी पड़े ऊंध घाई एने कहवा चिंतन चिंता चिंतन ना भेद चिंता खाली होरा उद्वेग जिंता खो आपी चिंतन शुरू थी जाए तो ये आयोजन आप दरक आयोजन एम ए विचार चिंता थाय पर थोड़ीवारिंतन था में डूबी जाए नहींतर वाजड़ी चिंता महादुखदायी है गांधीजी ने आ भारत देश गुलाम प्रजा चिंता थी पी ए चिंतन शुरू कर दी थी બાકી ચિંતા કરનારા તો એ વખતે ઘણા હતા એમદમ બિચારા દુબળા પડી ગયા હે પણ ચિંતન ના કરી શક્યા ગાંધીજી ચિંતન કર્યું અને આયોજન શરૂ કરી દીધા આખા દેશને જગાડ્યો પ્રવાસો કર્યા પત્રિકાઓ છાપી લોકોને વૈચારિક રીતે સમૃદ્ધ કર્યા બહેનોને હિંમત આપી અસહકાર્ય આંદોલન કર્યા સવિનય કાનૂન ભંગ કર્યા સરકારી ચીજ વાપરવા પરદેશી વિદેશી તિલાંજલી અપાવી ચરખાઓ કાચતા શરૂ કર્યા ગ્રામ ઉદ્યોગ શરૂ કર્યા હાથે બનાવી વાપરવા માંડો આ બધું જે એક પછી એક જે તમે કલ્પી ન શકો એવા જે ડોસા આયોજનો મુક્યા એમાંથી આની એક અહિંસા શસ્ત્ર લઈ આવ્યા સત્ય અહિંસા આશ્રમી પદ્ધતિ શ્રમ પદ્ધતિ સાદગી આ બધા આયોજન છે ત્યારે એને ચિંતામાંથી એ ચિંતન શરૂ થયું ઘણું બધું વિચારી શકતા હતા અને એ આયોજનનું પરિણામ એ આવ્યું કે આપણો દેશ આઝાદ થયો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને સત્સંગની અને સંપ્રદાયની ચિંતા થઈ કે આ સત્સંગનું શું આ સંપ્રદાયનું ભાવિશું આજની ભણતી યુવાન પેઢીનું શું એના માટે આજે આધુનિક રીતે કઈક વિચારવું જોઈએ કરવું જોઈએ તો એ ચિંતા થઈ એમાં શું કરવું જોઈએ અને એમાંથી આ ગુરુકુલ સંસ્કૃતિ પુનરોદ્ધાર થયો અને પરંપરા શરૂ કરી અને પછી એમાં જ મંડી પડ્યા નવા નવા આયોજનો મુકતા રહ્યા જ્ઞાન સત્ર કરો બ્રહ્મસત્ર કરો યાત્રાઓ કરો જપ યજ્ઞ કરો લોકોને ભજન કરાવો મંત્રલેખન કરાવો તીર્થ કરાવો મંદિરોના જીર્ણોધાર કરો બાળકોને એક રૂપિયામાં ફ્રીની જેમ રાખો ભણાવો ગરીબોને કામ આપો સદાવ્રત આવો રાહત કામ આપો ગમે તે પ્રજાના કામ હોય તે કરો આવા અનેકવિધ આયોજનો મૂકી મૂકીને સત્સંગને અને સંપ્રદાયને ઉજળો કરી બતાવ્યો અને કહેવાય એમાં ભલું થાય નેવું લેવા છે બાર સાયન્સ વાળાને પેલો આપણો જૂનો છે પણ એ ચિંતા કરે એમાં કશું વળે નહી મારે નાઇન્ટી પર્સન્ટ લેવા છે તો પછી અભ્યાસ વાંચન એ બધાને એનું આયોજન કરી નાખે ટાઈમટેબલ કરી નાખે તબિયત ચિંતા હોય તો એ પ્રમાણે ભોજનમાં એમાં બધા વ્યવસ્થિત રીતે સંયમ રાખી દે ખાવા પીવામાં હરવા ફરવામાં बधु व्यवस्थित गोवी देरी मेहनत घूमने खाली चिंता में <coughs> तो एमने जे आयोजन करू विद्यार्थी एने शु कहवा चिंतन कर आयोजन थे। ये आ चिंता ना उपाय खाली चिंता नहीं જે બાબતની ચિંતા થાય એનું પછી ચિંતન કરવું કારણ શોધવું અને એનો ઉપાય શોધવો આયોજન વિચારવું અને આયોજનમાં લાગી પડવું આ એનો ઉપાય છે બરાબર છે ને આ બધા ક્રિકેટર ની અંદર તમે જો રમતા હોય ત્યારે નેવું રન થઈ જાય લો ફટાફટ સિક્સ ને ફર સિક્સ ને ફર આમ ગઝાવી દે બધું પછી પાછા નાઇન્ટીન નર્વસમાં ઉડી જાય ગણાય તો નવાણું સુધી વિ कारण शू चिंता गरी जाए ये तो कोई बोलता ना थी। पड़ा तो करो। तो ये ने, ने, ने पंचाणु पोची गया आउट थी जाऊट तो बीज शु जाए थी जाए, जाए।, जाए तो थी जाए बीजू शु चिंता करी जाए, जाए चिंता ने पकड़ राखे फास्ट बोलर आ હું કઈ જોતો નથી મને કઈ ગમતું નથી પણ આ બધું છાપા મસાલા વાંચીએ તમને કઈ મજા આવે એમ તો જે સેલિબ્રિટી બધા એ વિશે જાણી રાખવું જોઈએ કારણ કે તમને કેવા માટે તો એ ચિંતામાં પડી જાય છે એટલે પછી ધ્રુજવા માંડે છે અને નિર્ણય એટલે જજમેન્ટ બોલ નથી લઈ શકતો એટલે આઉટ થઈ જાય નહીં તો સુધી એને કઈ પેચોટી કહી નહી પણ પડી જવા જોઈએ તો પંદર વીસ માં પડી જવા જોઈએ તો નેવું સુધી ગયો નવે એમ શું થઈ ગયું હવે દર રન એવા ને કરવા એટલે શું બધા બોલર જોડી નાખ્યા હોય નવો તો કોઈ આવ્યો ન હોય અને નવો આવ્યો હોય એ તો એના માટે આવું ઈઝી થઈ જાય પણ એ નેવું પછી થાય છે પણ જે ચિંતાને બદલી નાખે છે એ જીકી દે એનું ચિંતન હોય એટલે તરત આયોજન કરે બરાબર છે કોણ આવ્યો છે એની કઈ કઈ ટેકનિક છે બોલ ફેંકવાની બરાબર આ ત્રણ પ્રકારની છે આખો રાઉન્ડ નથી મારે આમ કરીને આમ જવા જાય લઈને ઉભો જ રાખ્યો ન હોય કોઈ પણ એને જોયું હોય કે આ ત્રણ ચાર પ્રકાર માં બોલ ફેંકે છે તો એ વિચારીને થોડી સેકન્ડો માં એ બોલરનું મોઢું જોઈ લે અને બે ત્રણ સેકન્ડ અંદર આખા પીચ ઉપર નજર ફેરવી લેરી અને પછી જીતી દેવું થાય એટલે આ ઓગણપચાસ મી સદી માં ને સચિન વારે વારે કેટલી વાર નાઇન્ટીનર્સ માં આઉટ થયો પછી એનો દીકરો છે કઈ રાહુલ કે શું છે ખબર અર્જુન એને કીધું પપ્પા તમે સિક્સ કેમ મારી નથી દેતા એટલે ઓગણપચાસ દીકરાનું ધ્યાનમાં રાખ્યું બીજું વિચાર્યું જ નહીં છોકરો બેઠો છે ફેમિલી માં ખબર નઈ શેક્સ માર્ગ દીધી ધમાકેદાર થઈ એટલે તમને એમ છે પણ સચિન બહુ ચિંતાવાળો છો હા આ તો જાડુ શરીર છે જલ્દી ઓગળતું નથી બાકી અખબારમાં મેં વાત છાપામાં કે એની પત્ની નું એવું નિવેદન હતું કે જયારે બહુ મહત્વની વન કે એવું રમવાનું હોય છે ત્યારે એ રાત્રે ઊંઘી શકતો નથી પૂરો અને પૂરો ખાઈ શકતો નથી અને ચિંતામાં પડી જાય છે આ એની આદત છે એટલે એ છે ખરું પણ ચિંતા પછી હવે એના લખ થોડીક આવડત હોશિયારી છે એમ તો કઈ કેવું પડે માસ્ટર બ્લાસ્ટર વર્લ્ડ ઓફ ફર્સ્ટ નંબર છે એટલે એટલું તો રમી જ જાય પણ જો સાવ એનો ચિંતા વગર નો હોય તો અત્યારે એનાથી એને રેકોર્ડ સ્થાપી જ દે એટલું તો થાય ચિંતા પાડી દે એટલે આને ચિંતન કર્યું કહેવાય કે ક્યાં શું કેમ કરી લેવું અને એના ઉપર ધ્યાન આવે ને એટલે પેલું જતું રે પછી ચિંતા જતી રહેવાનું ડર એ બધું જતું રહ્યું કાર્યમાં લાગી જાય આ એનો ઉપાય છે ચિંતન કરવું ચિંતાને પકડી ના લખે ભૂલ કરી રાજ બહુ મગજ નો ત્યાં સીધો ફાંસીની સજા ભટકારી દીધી ભૂલ પડી પણ આવતીકાલે ફાંસી માછડે ચડાવી દેવાનો જાહેર માં ઓલો અધિકારી મોત આવી ગયું પણ અધિકારી ચિંતા કરનારો નહોતો ચિંતન કરનારો જરાય અસર ના થઈ બોલો થોડીક ક્ષણો ચિંતા આવી સુઈ ગયો સવારે સમય થયો ફાંસી ને માચડિયા લઈ જવામાં આવ્યા અને રાજા પોતે છે બીજા દિવાનો હશે આ છે બધા અને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી કે તમારે છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું બધું હોય ને કીધું મહારાજા ને કે સમ્રાટ છેલ્લી ઈચ્છા છે પણ તમે થોડા બધા અધિકારીઓ આગા કાઢો તો હું તમને કાન કહી દઉં કાઢ્યા સમ્રાટ ને કીધું છેલ્લી ઈચ્છા મહારાજ તમારા લાભની છે મારા લાભની શું છે મને તમે મારી નાખો ને એમાં મને જરાય તકલીફ નથી છૂટ્યા महाराज मार पे एक विद्या है ये विद्या तमारे काम की है ये शीखवाड़ा वगर हूँ जाऊँ छू ए विद्या मेरी साथ जती रह मैंने चिंता है सम्राट की ये कहीं अरे तेरे बहु कामें यी है कि तेरे जयरे अदृश्य थव तेरे अदृश्य थो अ जय प्रगट तेरे प्रगट थी शको તમારે બઉ કામ નહીં ક્યાંય તમારે ગુપ્ત જવું હોય તો તમે એ હું ઔષધ તૈયાર કરી દઉં એના વૃક્ષના છના ફળનો એનો રસ પીવો ફળનો રસ પીવો એટલે તમે અદ્રશ્ય થઈ જાવ અને રસ પીવો એટલે પ્રગટ થઈ જાવ આવી એક ઔષધિ છે તો એ ઉગાડી અને એ બધી વિધિ હું તમને શીખવી દઉં અને તમારા કામની છે હવે આ કોને ના ગમે એટલે સમ્રાટ કે આને સમય કેટલો લાગે બે વર્ષ લાગે બે વર્ષ બે વર્ષ લાગે હા બે વર્ષ તો લાગી જાય જો તમારે જોઈતી હોય ના આપણે જોઈ જ છે પણ તું આ ભાગી જવાનું આ બધા આયોજન છટકવાનું એના માટે ત્યાં નથી કરતું એ છે જ નહીં એવું તમ મને મારા ફેમિલી સાથે નજરકેદ રાખી દઉં પૂરી ચોકી ગોઠવી દીધું ક્યાં જવાનું હું સમ્રાટ કે વાત બરાબર છે છોડી મુક્યો અને ઘરે મોકલી દીધો આખી સિક્યુરિટી ગોઠવી દીધી એની પત્ની ને બધી ખબર પડી એની પત્ની કે ટપુ આ કઈ આવડતું તો નથી અને તું કે છો હું આવી રીતે અદ્રશ્ય થવાની કળા છે એ જાણું છું કઈ જાણતો નથી નહી તો હું ધોકાવાની કઈ આવડતું નથી વર્ષ પછી પણ અમને મારી નાખશે અરે તને ગાડી ખબર ના પડે બે વર્ષમાં ઘણું બધું થઈ શકે ચિંતન કર્યું જો આયોજન કર્યું જો પેલા તો હું રાજાને લિસ્ટ આપવાનો છું આ વનસ્પતિ ઉગાડવા માટે એકસો આઠ તીર્થના જળ સપ્ત સિંધુઓના જળ વરસાદના નવે નવ નક્ષત્રના વરસેલા વરસાદના પાણી નવે નવ નક્ષત્ર વરસવા જોઈએ અને આ રાજા બધું કરશે એમાં મને હું બે વર્ષના બદલે બીજા બે તો નીકળી જ જશે એટલે આમનામ આપણે ચાર પાંચ વર્ષ કાઢી નાખશું કાંઈ ન થાય તો પાંચ વર્ષ જીવવા મેળ્યું ખોટું છે પછી હું કહીશ આવી માટી જોઈએ પાંચ પ્રકારની જોઈએ લાલ જોઈએ પીળી જોઈએ ગોરોચ જેવી જોઈએ આવી ગાયું છાણ જોઈએ ગોતવી દઈશ એ બધું વેળા કરતા રહે છે આરામથી જીવશું એટલામાં તો કેટલું બધું થઈ શકે સંભવ છે કે રાજાને હું ભોળવી દઉં તો માફી આપી દી શું થાય બે પાંચ વર્ષમાં અને સંભવ છે કે રાજા જ મરી જાય અને સંભવ છે કોઈ બીજો રાજા ચડાય કરે તો આખું શાસન બદલાઈ જાય કેટલું બધું થઈ શકે આમાં અને સંભવ છે સિક્યુરિટી વાળાનું ફોડી નાખવું એ આપણને જવા દે અને કદાચ ખોડતા ખોલતા વિદ્યા જડીયે જાય કે બધું જ થઈ શકે તમે તમારે તાવા દો આને શું કર્યું કેવાય જરાય ગભરાયો બોલો નહીં મોત જેવી વાત છે પણ મારે ગોઠવી દીધું રાજાને આટેપાટે ચઢાવી દીધું એટલે ચિંતન પાથા બે પ્રકારના છે શુભ અને અશુભ સારા હેતુથી સારું આયોજન કરવું એને શુભ ચિંતન અને અશુભ ચિંતન શું છે કે પોતાના ધંધામાં કોઈ નડતો હોય કે કોઈ જગ્યાએ કોઈ નડતું હોય તો એની હત્યા કરી નાખવા સુધીની બધું જે ચિંતનના આયોજન આ ત્રાસવાદીઓ કરે છે એ અશુભ ચિંતન છે એ વિનાશક છે અને એ અશુભ ચિંતન તો પછી આખરે પાછું એ પોતાની ચિંતા વધારે એટલે એ ફાયદો ના આપે એટલે હંમેશા શુભ ચિંતન કરવું સારા માર્ગે વિચારીને નીકળવાનો પ્રયાસ કરવા પૈસાની જરૂર છે દોઢ લાખની ઓપરેશન માટે તો કોની કોની પાસે જઈ શકાય એમ છે શું શું વેચી શકાય એમ છે કે જે તે પ્રકારે બધું કરી શકાય એમ ક્યાં લોન લઈ મળે બીજું ત્રીજું આધે એ બધું વિચારી શકાય પણ એના માટે ચોરી કરવા ના નીકળાય ये आयोजन तो है विचारेलू तो अशुभ चिंतन शुभ चिंतन कर रीते चिंतित उपाय हमेशा थोड़ी बार चिंता पीछे चिंतन में बदलवी बीजु कारण याद जेटली आकांक्षा इच्छा महचा महत्वाकांक्षा एम्बिशन चिंता एम करवा ईच्छा महे आकांक्षा महत्वाकांक्षा एम्बिशन हो जरूरी है बहुत सारी है कई लक्ष्य न हो जीवन में तो शू आटा मरिया राखे चारे बाजू लक्ष्य मुक्यो हो जीवन में कहीं आकांक्षा स्थापी हो तो पुरुषार्थ एक सीधी लाइन में थे समय शक्ति ना व्यय न थे संपत्ति ना व्यय नक्ष्य तो हो चिंता आपे क्यों लक्ष्य अपनी पहुंचनी बीचेबल हो लक्ष्य एम एम्बिशंस राखवी एम छ પણ લટકી જવાય એટલું બધું ઊંચું રાખી દેવું એ શિયાળો છે ઠંડી લાગે પગ લાંબા કરાય પણ કેટલા જેટલું ગોધડું હોય એટલા ગોધડું ટૂંક હોય તો પછી ગોઠણ વાળી સુઈ જવાય નહી પગ બહાર નીકળે તો ઠંડી લાગે ઠંડી લાગે શરદી થાય શરદી થાય મરી જાય એટલે પોતાની મર્યાદામાં લક્ષ્ય રાખવું આકાંક્ષા મહત્વકાંક્ષા જે રાખવી અહીંયા ભણવાના ઠેકાણા ના હોય અને કઈ માથામાં સૂજ પડતી ન હોય કે મારે અમેરિકા જઈને એમ બી એ થવું રે બાદ થોડા વર્ષ પેલા છોકરો સત્સંગી નો આમ ઓળખી તો આવ્યો મને કે તમે મને રહીવાની સભા એક કલાક આપો તાર શું બોલું સત્સંગ બગડી ગયો છે કાગળિયો કાઢ્યો મેં કીધું બધું બરાબર છે પેલા તું સારો સત્સંગી થા પછી બીજું વાત કરશું આજે એ વરસ થઈ ગયા સાત આઠ નામ લેતો નથી એવો ગુંચવાઈ ગયો છે ને એના ઘરમાં જ સત્સંગ ની કઈ ચિંતા જ કરતો નથી કે એ જે થવું એ થાય ગેસના બાટલા લાવે ને લક્ષી નવા ક્યારે જીવનમાં રાખીને દુઃખી થવાય ના આપડે શાહબુદીનભાઈ ને ધીરુ કાપડિયા વાત કરે અમાર ગામ ધીરુ કાપડિયા એની જ્ઞાતિમાં એ જમાને ગ્રેજ્યુએશન પૂરું કર્યું એને ફુલ ગ્રેજ્યુએટ હવે એની જ્ઞાતિમાં કોઈ એટલું નહીં ભણેલા અને પેલો વેલો પછી સગાઈ ની વાત આવે એટલે આર્ટસમાં જયારે ત્યારે કન્યા કમસે ગ્રેજ્યુએટ તો હોવી જ જોઈએ પણ હવે જ્ઞાતિમાં કોઈ નથી મળે ક્યાંથી એ ખોલતા ખોલતા છ વર્ષ નીકળી ગયા છ વરસ એટલે કેટલું કહેવાય પછી એને ધોરણ ઘટાડ્યું કન્યા કમસે કમ બાર ભણે ચાર વર્ષ ગયા મેટ્રિક દસ પાસ હોય તો ચાલશે તને ચાલશે પણ હામા વાળા ચાલતું નથી તને અર્ધા દોડા આવી ગયા જોવા જ તો એમ થાય છે કે વડીલ છે દીકરા જોયા પછી નક્કી કરી આને વડીલ માને ડાય ડાય વા કરે અર્ધો કલાક પછી એક જણો આવી રીતે છોકરી જોવા ગયો એટલે પછી છોકરી ચા પાણી કરાવવાના આમ આવી એટલે કોણ શું થયું અંદર જઈને એની બાઈ પૂછ્યું કેમ તને ગમું તો કે ના આમ તો ઘણા સારું છે અને બધું સારું છે મને ગમે ખબરદાર આની સાથે જો સગાઈ કરી છે લગ્ન કર્યા છે તો એની જાણી પણ હું પસંદ કરે એ મને જોવા આવ્યો હા ઓછી એસસી રાખ્યું એમાં પાછા ત્રણ ચાર વર્ષ નીકળી ગયા પછી કે પ્રાથમિક હોય તો એ તો પ્રાથમિક ક્યાં એને મેળ પડે હોય પ્રાથમિક વાળા ઘણા પણ હવે આને જોવો જોઈએ અત્યારે એને બેતાલીસમું વર્ષ ચાલે છે અને એમ કે છે કે કન્યા ને અક્ષર જ્ઞાન હું આપીશ પણ મને કોઈ પરણાવો લગ્ન ઢોલ સાંભળી એકતો નથી બોલો શેરીમાં કોઈ ના હોય કે હા એ ઢોલ વગાડો આવું બાજુ ની એટલે બાજુમાં ક્યાંથી વગાડે ઘડીક થાય રોવા મળે રોતા રોતા બાપાને કે તમે મારી વાત લીલ પરણાય છો પણ મને નહીં પરણાવ આટલા ઉંચા લક્ષ્યો મૂક્યા પછી રખડવા સિવાય કશું આવે હાથમાં કઈ ના આવે અર્ધો રોટલો હાથમાં આવ્યો હોય પુરાની આશા અર્ધો ફેંકી દેવાય નહી એટલે લક્ષ્ય એવું રાખવું કે જે પહોંચી શકાય એવું હોવું જોઈએ છતાંય પહોંચી શકાય એવા લક્ષ્ય રાખ્યા હોય તોય એટલું સમજી જ રાખવાનું કે બધાના લક્ષ્ય પૂરા થતા નથી એટલું કરો તો શું આ મનમોહનસિંહ ના લક્ષ્ય રાખ્યું જ નહોતું મારે પીએમ થવું છે આ બધા લક્ષ્ય ને પર્સનાલિટી ડેવલપમેન્ટ વાત તો પેહલી મુદ્દાની આવે ને એમ હોવું જોઈએ મનમોહન રાખ્યું જ નહોતું છતાં એ બેઠા જ લ્યો અને અડવાણી રાખી રાખીને મરી ગયા તો એ થયા જ નહી સામે બે છે તમે જો થવાનું થયો થવાના નહી હવે બોલો ખરેખર લક્ષ રાખે થયે જ જાય એ જેવું બને ના થાય એવું એમ એટલે આ બધા તમને કરાવી કરાવી તોડાવી નાખે એના કરતા લક્ષ્ય રખાય ગીતામાં ચોખ્ખું કીધું છે દેશ કાળ બુદ્ધિ પુરુષાર્થ અને ભાગ્ય પાંચ વસ્તુ મળે ત્યારે કોઈ પણ કાર્ય સિદ્ધિ થાય છે એ વગર થતી નથી નસીબ હોય ત્યારે પાઘડી વાળો બે હાનું નસીબ ફૂટલું તો ન્યા મજાર ઉપર જઈને ચડાય એવો કઈક પછી ગયું બધું ફૂટી ગયા એના તો શું સો રાખ્યા જ હોય સારા હોય પહોંચી શકાય નાયબ વડાપ્રધાન થઈ ગયું વડાપ્રધાન થતા વારસું લાગે આટલા થી નથી પચતું નથી એટલે વિચારી લેવું આપડે પેલા શિયાળની વાત આવે છે ન પહોંચાડો તો કઈ નહીં જવા દો હાલો શું કેવાનું દ્રાક્ષ ખાતી છે યાર આપડે જવું જોઈએ અમેરિકા ન જવાય તો કે ત્યાં બગડી જવાય ના જવાય જ ને દેશ સારો નહીં આ દેશ જ ઉત્તમ છે સાડો એક આવડો ટાબરિયો છોકરો એક દુકાને આવીને ઉભો હવે દુકાનદાર હતો ને કાળો કિટોડા જેવો તો એની અમે ટગર ટગર જોવે આમ એટલે ઓલો દુકાનદાર કે શું બેટા તું જોવે હે અંકલ गोरा थी क्रीम आए मले मे तो, तो लगाड़ता काढ़ी नुर थे नही थोड़ा वक्त पे જોવાની સત્સંગજી વરેલો પરિલો નારી પાસે આવીને બેઠ મને કે પ્રથમ ના માં કીધું છે કે અક્ષર મુક્તની પંક્તિમાં ભળવું એવું આપણે લક્ષ્ય રાખવું નિશ્ચય ને ઠરાવ રાખવો બરાબર છે મને કે સાથે સાથે આમ વાંચતા જાય જેમ જેમ જેમ જેમ એને સારંગપુર નું છે એમાં મહારાજ એમ કે છે કે શ્રદ્ધા વૈરાગ્ય બ્રહ્મચર્ય અહિંસા ધર્મ અને આત્મનિષ્ઠા પાંચમાં જરાય કચાસ ન હોય એ આત્યંતિક મોક્ષ એવું જે ભગવાન નું અક્ષરધામ તેને પામે છે એ પામતા નથી મને કે આ તો થાય જ નહીં આપણાથી વૈરાગ ક્યાં ગોતવા જાવ બ્રહ્મચર્ય અહિંસા ધર્મ અને આત્મનિષ્ઠાતી નથી તો આપણાથી તો જવાય જ નહીં ને અક્ષરધામમાં મેં કીધું છે એ પ્રમાણે ના જવાય તો આ મારું શું થાય છે કે મને બહુ ચિંતા થાય છે ખરેખર હોય કે આપડે પછી ભટકી જાય ને પછી આવું થઈ જાય ને કઈ લટકી જાય ભગવાન બીજો આવે છે તો કે ના બસ ત્યારે એ આપશે તો અત્યારે ગમે ત્યારે શું કરાવ આવી રીતે ખોટી ચિંતા કરે પેલા એકડે એક થી નાને નાને થી શરૂઆત કરવાની વાત છે શિવાજી મહારાજ મોગલ ના શકંજામાંથી છટકી ને ભાગ્યા પછી એક ડોસી માં ભૂખ લાગી ડોસી માં ખીચડી પીરસી તરત બનાવીને શિવાજી સરસ ખીચડી ને વચમાં હાથ નાખ્યો બળી જાય ને ગરમ ગરમ ખીચડી હતી ડોસી જોઈને કે હોય તું એ શિવાજી જેવું કરે છે એને ખબર ને શિવાજી છે એને કારણ છુપાવેશ માં તા એટલે તું એ શિવાજી જેવું કરે છે આ શિવાજી બેઠા બેઠા કે એ શું એવું કરે છે તો આજ ભૂલ સીધે સીધો વચમાં મોટા કોળિયામાં હાથ નાખ્યો મૂર્ખા ખીચડી હોય એને કોરે કોરે ઠરતી જાય એમ ધીમે ધીમે લઈને જમતું જવાય કોરે કોરે લેતી જવાય એમ આજુબાજુના ગઢ છે એ જીતી પછી મોગલ સામે શિંગડા ભરાવાય અને શિવાજી કે વાહ સરસ વાત હા સીધો આજે મોટા પકડીને સીધું અક્ષર પત્નીમાં ભળવું છે પણ એક વર્તમાન ને દ્રઢ કરતા જાવ એક એક નિયમ નેજન ને પૂજાને દ્રઢ કરતા જાવ ખાવા પીવા ધ્યાન કરતા જાવ ધીમે ધીમે જતા જતા પછી કઈ અધૂરો રે તો આ કઈ અધૂરો થોડો છે દાન જ સારી હોવી જોઈએ તો બધું થાય એટલે ધીમે ધીમે આપડી પાસે ટોર્ચ બતી હોય તો દસ ફૂટ માં પ્રકાશ પડતો હોય અને આપડે જવું હોય પચાસ કિલોમીટર કે વીસ કિલોમીટર તો એટલે બતી લેવા જવાય અરે પચાસ કિલોમીટર જવું એવો બતો લાગવો મને એવો બો એવો બતો તો આવે જ નઈ ને અને એવો બતો આવતો તો પચાસ જણા તું ઉપાડવા વાળા તો પછી તમારે રેલવે ની એન્જિન લઈને જવું પડે ધીમે ધીમે થાય વચનામૃત માં જ મહારાજે કીધું છે વાસના ટાળ ઘણા ગ્રહસ્તો આ પ્રશ્ન કરતા હોય છે સામે એમાં નિર્વાસનિકતા બધું બઉ કઠણ છે આ બધું સંસારમાં રહીને પણ ધીમે ધીમે બધું થાય જેને ઈરાદો સાચો હોય ને ધીમે ધીમે નિવૃત્ત થઈ જાય પણ જેનો ઈરાદો સારો જ ન હોય અને એમ માને કે અમે ગ્રહસ્થ કેવાય અમારે બધું જ પેલા છે તો એ ક્યારેય એસી વર્ષે નિવૃત્ત થાય એટલે ઈરાદો સાફ હોય તો કમસે કમ એકાવન પહોંચે ત્યાં વનમાં પ્રવેશ થઈ જાય એ હોવું એટલે જે લક્ષ્ય બાંધ્યું હોય એમાં પણ ધીમે ધીમે ધીરજ આગળ વધે તો લક્ષ્ય પાર થાય અને ચિંતાનું કોઈ કારણ રહે નહી तीजू जेटली जवाबदारी वे एटली चिंता जवाबदारी होने न होने तो कहीं ने कई रिस्पोन्सिबीलिटी लेकिन जवाबदारी ज ज़ मणस घड़े जवाबदारी मनस निकास करे जवाबदारी जीवन ने सार्थक बनाए कई मे जवाबदारी ले जवाबदारी जड़े परंतु जवाबदारी चिंता आए स्वाभाविक एम एटूज है शो कि ते एटा वदा जवाबदारी वारी दिवस कशी न वालो तो पी चिंता मूंझा के धंधाओं विस्तार था ज्या जा, जा जाए त्याव शुरू कर અને એ ઉપરાંત તો પાછું કેટલી વાળી સંસ્થાઓમાં ટ્રસ્ટી પદ બે ત્રણ માં હોય બે ત્રણ ની અંદર સલાહકાર બોર્ડ માં હોય બે ત્રણ જગ્યા વળી મેમ્બર હોય ત્રીજી જગ્યા વળી કાંઈ નું કાંઈ કેટલી જગ્યા એમને પથરાઈ મરતબા એમાં ગું તો પછી એને ચિંતા ચિંતાઓ પારાવાર થવાની છે હા પહોંચી શકતા હો તો એના માટે સહજ છે પણ નથી પહોંચી શકતા આ તમે રબર બેન્ડ હોય પેલી રિંગ રબરની એમ એક પેન્સિલ નાખો બીજી નાખો ત્રીજી નાખો ચોથી નાખો પાંચમી નાખો પછી આમ ટાઈટ થઈ જાય ને તંગ થઈ જાય પછી કે બઉ ટેન્શન છે તો પેન્સિલ કાઢ નાખો ને થોડીક ઓછું થઈ જાય શું જોઈએ છે શાંતિ જોઈએ છે કે રખડપટ્ટી જોઈએ છે એ બે નક્કી કરીને થાય તમે વિચાર કર્યો વધારે જ ન જવાય ગણાય તો નિવૃત્ત થાય પછી ક્યાંય ને ક્યાંય સંસ્થાઓ ટ્રસ્ટીઓ થવાનું બહુ રાખે તો નિવૃત્ત શું થયા हां सारी संस्था हो बद बराबर है एक आदमा भजन करिए ध्यान करिए सेवा करिए चिंता में ज दुखी थी जवाी बात है मैं जवाबदारी एटली के जो पोची सकली जवाबदारी लग जवाबदारी हो तो चिंताओं क्यारे बदत पूरी न हो તો ચિંતા વધી જ જવાય આવડક હોય અને આળસ કરે કામનો ભરાવો કરીએ જાય ફાઇલો નો ભરાવો કરીએ જાય પણ રોજે ડે ટુ ડે નું કામ પૂરિશ કરી નાખે વાણીઓ જેમ મહારાજે ચરમ કીધું રોજનું નામ લખી નાખે એમાં રોજે કામ પતાવીને પછી સૂવે એને ચિંતા થાય એટલે ક્યારે કાર્યમાં કામ કરવામાં કોઈ દિવસ આળસ કરવી જેટલું જે દિવસ જેટલું પતું એટલું પતાવીને પૂરું કરવું પછી જાજુ ભેળો થઈ જાય તો પછી ક્યાંય પહોંચાય નહીં ને પછી ચિંતાઓ થાય પછી જો ના ઘણા નથી લગભગ કારીગરો આવું જોઈએ રેવાય જ નહીં રસ્તા ઉપર ભેળું કર્યું તેને માટે જવાબદારી હોય પણ જવાબદારી ને આવડત પૂર્વક આળસખંઘ પહોંચી શકાય એટલી એવી જવાબદારીનો નિભાવ કરે છતાં પણ સાંભળી લો જવાબદારી આખરે જવાબદારી છે चिंता करे करे करे तो जवाबदारी जवाबदारी शु जवाब देव पड़े को जवाब देव पड़े चिंता करावे। एक कोई कर बहुज महत्व कोईपन न कार्य कर सिंता नए बने कोईपन एक ना कार्य लियो तो है। नहीं? नहीं चिंता तो आए એક જણો છે ને બહુ મોટો ઓફિસર હતો પછી ઓફિસર ઘરે આવે એટલી મજાની વાત છે કારણ કે ભણેલા ગણેલા વધારે ચિંતા હોય એટલે એ બહુ મોટો ઓફિસર માણસ કેપેબલ પણ બધા ખાતા હોય એવા ચિંતાઓ એટલી જણો ની જેમ પ્રશ્નો આવતા હોય શું કરે ખબર નહી ઘરે આવે ત્યારે એના ઘરના આંગણામાં બુટ ઉતારે ને ત્યાં જ એક ઝાડ તે એ વૃક્ષ પાસે જાય અને વૃક્ષ ઉપર આમ કઈક કરે અને ઘરમાં વયો જાય પછી સવારે પાછો અગિયાર વાગે ઓફિસે જવાનો હોય ત્યારે નીકળે વૃક્ષ ઉપર કઈ આમ કરે અને ઓફિસે વયો જાય આ એનો રોજ નિયમ બસ એની પત્ની પૂછે તોય કીએ નહીં બીજો કોઈ પૂછે તોય કઈ ને કેવર ફ્રેસો જવાબદારી મંત્ર તંત્ર છે તો મંત્ર તંત્ર જ છે તો ભાઈ આ શીખવાડ અમને તો અમને કામ લાગે ને આ બધી ચિંતાઓ વાગી જાય તો કે આ શીખી જવા જેવો તો છે જ આ મને કોઈ શીખ્યો નથી મેં આ મંત્ર મારી મેળે શોધો છે એવો તો કે તો શું છે એ ઓફિસે હોવ એટલે ચિંતાઓ તો ઘણી હોય કેટલી જવાબદારી કેટલી માથા પીઠો પછી ત્યાંથી હું ઘરે આવું એટલે આ ઝાડ પાછું હું જાઉં ચિંતાની જે જોડી છે ને એ ઝાડ એ ઘરમાં વિયો જાઉં અંદર એક પણ ના લઈ જાઓ બસ ઓફિસ ઓફિસમાં ઘર ઘરમાં ઘરમાં હું વિચારું જ નહીં કેટલી સારી વાત એ જાડવે ટીંગાડી દઉં ચિંતાની જોડી આમ કરું છું ને આમ ઉતારીને મૂકી દઉં અને સવારે જયારે તૈયાર થાવ ત્યારે પાછો જોડો લઈને મગજ ચાલુ કરું ત્યાં સુધી ઘરમાં એક પણ વિચાર ના કરું કે ઓફિસમાં શું છે ઓફિસ ઓફિસ ત્યાં ઘર ઘરનું કામ જવો એની ટેકનીક કેટલો માણસ સમજુ એ વગર ના થાય આપડે તો શું છે ચોવીસે કલાક ચાલુ રે છે વિચારો ઉઠ્યા નથી ને ગોદડું આઘું કર્યું નથી ને ત્યાં તો ડોક કઈ ડુંજ હોય આપ તરત શરૂ થઈ જાય લો ઉઘરાણી યાદ આવે પેલાનું યાદ આવે આનું યાદ આવે જમીનના પ્લોટ યાદ આવે વાય ફેક્ટરીનું યાદ આવે આવે વેચાણનું આવે પેલું આવે લગ્ન આવે ફલાણો આવે જોવા જવાનું આવે કેટલું કેટલું આવે અને એ વિચારમાં વિચારમાં ટ્રુથમાં કેટલું ઘસી નાખે ખબર ના પડે એટલે અળગું નથી કરતા આવડતું એટલે જવાબદારી હોય પણ જવાબદારી ને કરવાની પણ એક બહુ મોટી કળા છે મૂકી દેવું ત્યાં આપણે લોધિકાના અભ્યાસી દરબાર ની વાત કરી ભાઈ દાંતણ કરતા હોય ત્યારે બધી જ રાજકાજ વાત પૂછે પણ જેવી દાંતણ ની બે આમ કરે અને ચીરી નાખે અને પછી નાય દઈ ઉપર બેસી જાય કોઈ જ વિચાર રાજનો કરવાનો નહીં રાજ રેવું જ રીતે જ જાય જે થાવું થાય આ કહ્યું છે એને એને ખોજ છે ને તમે ગીતામાં ભાગવતમાં આમ મળે દાંતણ ચિરાઈ જાય એની રીતે નક્કી કર્યું પણ ચિંતાને અળગી કરવાની એને ટેકનિક ખોલી કાઢી વાત એકદમ સાચી છે એ જવાબદારી અળગી કરવી એ આ જવાહરલાલ નહેરુ ઓગણીસો માં ચીન સાથે આ ભારત હારી ગયું પછી હતાશ થઈ ગયા અને ઉપાધિ ડૂબી ગયા અને એને બહુ આકરું થઈ પડ્યું ડિપ્રેશન આવી ગયું પછી માં આનંદમય મળવા ગયા સ્પીરિચ્યુઅલ પર્સનલ એટલે પર્સનલ એટલે એટલે આનંદમય તમારી દુઃખી થવાની જરૂર નથી એક મહિનો નિયત સમય પાંચ તો પાંચ ચાર તો ચાર છ તો છ વાગ્યા એક સમય નક્કી કરો એક કલાક બેસો મારી સામે હું તમને આમાંથી બહાર કાઢી તો કે ભાઈ મારી વાત સાચી પણ હું વડાપ્રધાન આટલી જવાબદારી એક મહિનો સુધી અને એક જ સમયે હું આવી ન શકું ગમે તેમ આગો પાછો જે સમય નક્કી થાય એ જ સમયે તમારે આવવું પડે ચાલો સાત દિવસ આવજો સાત દિવસ હું એ ન શકું તમને હું આવી શકું એકાદ દિવસ માટે આમાં આવ્યું આમ આવી શકું એકાદ દિવસ આવી શકો હા એક દિવસ એકાદ દિવસ માટે કાલે કેતા કાલે આવી જાવ બરાબર છે આવી જ પણ એ ક્ષણ એવી અખંડિત ક્ષણ જોઈએ એટલે એ મારી સામે તમે બેસો અને હું તમારી પાસે ક્ષણ માગું એ ક્ષણે તમે ન તો કોઈના બાપ હો ન તો કોઈના દીકરા હો ન તો તમે દેશના વડાપ્રધાન હો ન કોઈ જાતની તમારી પાસે જવાબદારી હો ન તમે ચીનથી હારેલા હો કશું જ કાંઈ ન હોય કેવળ તમારો સ્પીરિટ હોય એવી તમે સ્થિતિમાં આવીને બેસો એક ક્ષણમાં કામ કરી નાખો એ તો મને આવડે નહીં મારાથી થાય નહીં આ બધું આ બધું ઘૂંચડા આઘા કાઢવા તો આનંદ નહીં કે નહીં થાય આ મેં એક મહિનો માગ્યો તો ये आक्षन करवा जो आवो, आ क्षण पैदा करने मांग तो जो तेम आव तो आम आगे ना तुम शीखवाड़ी देर बढ़ी जात जवाहलाल कर आ चिंताओ जवाबदारी लीधे आती होने अलगा करने कला ध्यान भजन करव बुकीन करव आजा जो शुभ ભગવાન સહજાનંદ સામીએ એ શિક્ષા પત્રિ કહ્યું કે સાયમકાળે બધાએ મંદિરે આવવું જોવો સવારનું કેવું જોઈતું હતું ને હે કોઈ પણ વિચારે ડાયમ શું કે સવારે મંદિરે આવવું પછી તમારે દર્શને જવું એટલે ધંધે જવું એમ જ કે શ્રીજી મહારાજે કીધું સાયમકાળે મંદિરે આવવું સાયમકાળે આવવું બોલો આ ચિંતા વળગણો ને આ બધું કાઢવાની બહુ મોટી ટેકનિક એમાં આપી અને સાથે પાછું ખાસ કીધું સ્વરે કરીને વાજિંત્રધિકાના પતિ એવા શ્રી કૃષ્ણનું કીર્તન કરવું આ સંગીત છે ને એ આ બધું ભગાડી દે વાજિંત્ર સાથે આ બધું કઈ ચૂક્યું નથી મારો બાપ આવીને બેસવા એમ ભૈયા એવું નથી કીધું સંકિર્તન કરો ઊંચે સ્વરે કરો અને વાજિંત્ર સાથે કરો આ સંગીત નાદબ્રહ એ બધી જ તમારે જાળા છે ને એ બધા કાઢી નાખે અદભુત છે સંગીત તો આ સંગીતના શોખીન હોય સંગીત વગાડનારા હોય એ બેસી જાય પછી રાત ક્યાં જાય છે એ ખબર ના પડે બોલો આ નારાયણ સ્વામી ભજની વૈયા ગયા તો એ મુંબઈ ગયા તા ને એમાં રેકોર્ડિંગનું એનું છે પરિવાર એમનો બહુ ચા ત્યાં ઉતર્યા છે બંદેલી વાત હવે ત્યાં પહોંચ્યા ને એમાં એને તાવ ગયો આવો એટલે ગજબ નો એકસો બે ત્રણ એવો પણ આ સંગીતનો જીવડો એટલે એ જેને ત્યાં ઉતરતા એ પરિવારમાં દીકરા દીકરી સંગીત જાણે નાના નાના હોય તો એટલે પછી કીધું એનો એક દીકરો છે એને કે તું બેસે હાર્મોનિયમ વગાડી હું શું તો શું તો સાંભળું એટલે પેલા એ પછી હાર્મોનિયમિટ વગાડીને આમ શરૂ કરે પછી થોડું ઘોડું એકાદ ગીત ગાય આ ગાય ફેરતો પડે ને એ પેલો દાબડું ઓઢ્યું છે આગું નાખીને કે લાવ બેટા મારી પાસે ક્યાં તાવને શું માંદગી શું મારે જાણે બોલો આ રવિશંકર મહારાજ અત્યારે નેવાસી વર્ષે પોચ્યા છે પણ બેસાડી દો તારે સિતાર પકડાવવી પડે આમ કરાવવું પડે ટેકો દેવો પડે ક્યુ ભરાવવું પડે આમ ના થાય છે સંગીતમાં તાકાત છે એટલે તો સામવેદ સંગીત છે પણ આપણે તો એમાં ટેન્શન ઘાલી દીધું છે તમે જો આ ધૂન કિર્તન થતી હોય ને તો એ વાતું કરે પછી કઈક મજા આવે આ બધું ક્યારે પૂરું થવાનું નથી લગભગ કીધું છે મંદિર કિર્તનમાં કોઈ નથી આવતા અને જોયે રાખે આમાં કઈ થાય નહીં આ રમત ગમત છે આ બધા ટેન્શન ને ચિંતા ને બધે છે એ આઘા કાઢવા માટે શોધ છે ને બધી રમતગમતો અત્યારે મોટામાં મોટું વધારે ભયંકર ટેન્શન આવી ગયું હોય તો એ રમત જ આવી ગયું જોઈ જ પણ એન્શન ઘણા ટીમ હારે તો મરીને જતા એટેક આવી જાય બોલો આનાથી મોટું ટેન્શન કયું હાટ આવી જાય થોડા વખત પેલા સુરત આડો પડી ગયો હતો એક વાર આડો પડી ગયો હતો આડો એટલે ગયો એમ કેવું કેવું કેવાયેલ હખત પેલા ખબર નઈ શારજા રમતા થોડું થોડું યાદ છે મિયા એવું કઈક તો એ વખતે કઈ દરવાજા દોડતો દોડતો એક જણો આવ્યો હતો અરે ભગત હતા શોખ તો હોય પણ આમ જોયું દોડતો દોડતો આવે શું છે બા દર્શન કરવા પ્રાર્થના કરવી છે શું છે એટલો બધો ટેન્શન માં એ આવી ગયો માછીને છોકરા બધા રમતગમત ટેન્શન કાઢવા માટે છે એની જગ્યાએ આ ટેન્શન એના ઉપર જ ભરપુર એટલે આપણે કોઈ વસ્તુને શુદ્ધ રહેવા દેતા નથી પછી ક્યાંથી ચિંતા જાય માટે થોડું પોટલું આઘું મૂકવાની એક ટેકનિક છે તો જવાબદારી માં રહેવા જતા એટલે નાની મોટી હોબી બધી છે ને કઈક એને શોખ હોય તો જરૂરી એવું કે છે વિદેશીઓમાં થોડું ઘણું એવું ખરું છ વાગે તમારે જાઓ ને દુકાન કે ઓફિસ કે બંધ થાય એટલે છ સટર પડી જાય પછી તમે લાખ રૂપિયા માલ લેવા જાઓ ને તો કે કાલે આવજો ખરું કે નહીં પછી આપે નઈ તમને અને આપડે તો ધંધો હાલતો હોય તો અગિયાર વાગ્યા સુધી બેસે <laughs> छोड़े दे। आपड़े कही दे, जी, अमना चे। चे। नहीं कहीं शुक्रवार स्वामी हम धंधो खुलेज हो नहीं जवाबदारी चिंताओं परेशानी न कारण आगू काटता आशु थी कारण है आसक्ति हो त्या चिंता थे છોકરા છોકરી દીકરા દીકરી ઘરના પરિવાર તો એની બધા ચિંતા થાય આશક્તિ છે એ છે એટલે એ બહુ સ્વાભાવિક છે ચિંતા થાય છોકરો અત્યારે આવા બધા વાતાવરણમાં ભણવા જાય બાર તો એમ થાય કે એને કોઈ બગાડી નાખશે ક્યાંય કોઈ બગાડી જશે કોઈ લઈ જશે એની સાથે કોઈ ખરાબ કઈ વર્તન કરશે કે અકસ્માત થશે કેટલી જાતની ચિંતા થાય એના વરાવા પરવાની ચિંતા થાય સમય મળી જશે કે નહીં મળે સારું મળશે કે નહીં મળે હાલશે કે નહીં હાલે હઉ બઉ કારણ કે હેત છે એટલે સ્વાભાવિક છે આ બહુ સ્વાભાવિક છે દીકરા દીકરી પરિવાર આ ચિંતા થાય એ તો જેને હોય ને થાય એને જ ખબર પડે છોકરો બહાર નીકળે નાનો હોય ને સ્કૂલે જતો હોય તો ચિંતા થાય કે સાજો નરવો આવશે કે અને એમાં થોડું ઘણું મોડું થાય તો હેત હોય ને તેનો સ્વભાવ છે હેતનું લક્ષણ આવું છે મોહનું હેતનું એ સારું ના વિચારી શકે છોકરો અડધો કલાક મોડો આવે તો માવતર કોઈ દી એમ ન વિચારે કોઈ ટોકીજ ગયો છે કે આડો નહીં પડી ગયો ને ક્યાંય અકસ્માત નહીં ગયો ને એ ખોવાઈ નઈ ગયો હોય ને આવી જ ચિંતાઓ થાય પણ આમાં સમજવાનું છે ભાઈ ગમે એટલું તમે આ શક્તિ છે ચિંતા કરો એમાં કોઈનું હાલે કઈ બઉ બઉ વિચાર સાથે ચાલો ચાલે તમારે છોકરાઓને બહાર જવા દેવા પડે કે ન દેવા પડે એને વાહન લઈને ચલાવવા દેવા પડે કે ન દેવા પડે સ્કૂલે કોલેજે મોકલવો પડે કે ના મોકલવો પડે પરદેશ જવા દેવા પડે કે ન દેવા પડે આઘાત થવા જ દેવા પડે તો અહીંયા જે થવાનું છે એમાં આપણે કશું કરી શકીએ એટલે કરવાનો એટલે વાતુલ શબ્દ આગળ શું આપણે વાતુલનો અર્થ કર્યો તો વ્યાકુળ જીવડા વ્યાકુળ ચિતવાળો ત્યારે વાતુલ બીજો અર્થ છે અરે વાયડા શંકરાચાર્ય કે વાયડા તને એમ છે કે હું આ બધું કરું તો આ બધા હરખા રીએ ને હરખી હરખા જીવે આ બધાનું તો ગોઠવાય એ વાયડા ચાલતું જ નથી માટે ચિંતા ઈશ્વર નથી અને તારો કીધું તારો કોઈ નથી એટલે તું ઈશ્વરને શરણે હજી ગયો નથી ઈશ્વરનું ધારું થાય છે ભગવાન નું થાય છે તું માથા પછાડીશ ને તોય તું કઈ નહીં કરી શક કરતા કરતા કોણ છે હા તો એને શરણે જા તું ભજન કર એનું ભજન કર એનું સ્મરણ કર એને સોંપી દે તો એ કરશે અને જેની ચિંતા છે એને પણ તું ભજન કરજન નો માર્ગ બતા ભગવાન એની રક્ષા કરશે જે આપડા અમેરિકા જૈમી બેઠો છે એને હમણાં નમણા બે ભયંકર એક્સિડન્ટ થઈ ગયા અમેરિકામાં પણ આ બધા ભજન સત્સંગ પ્રેમી બધા એના સંસ્કાર ગાડી હાંકતા ભજન કરતા એના એ બે વખત માં એનો એક ફોલ્ટ ને ભૂલ્યાની નહીં સામા વાળાની જ સામા વાળા એને ગાડી ફટકારી દીધી એટલી જોરથી ગાડી ફટકારી એરબેગ નીકળી ગઈ તો એરબેગ એને અડી નહીં ચશ્મા નીકળી ડેસ્ક ઉપર જતા રહ્યા એને કશું ના થયું ગાડી આખી ફેલ થઈ ગઈ પણ ભગવાન બેઠો હોય એટલે એની રક્ષા ભજન કરે ચિંતા કરે થાત ભગવાનને સોંપે તો એ નિયંત્ર છે શંકરાચાર્ય જે બહુ સરસ કીધું છે એટલે શું કઈ નિયંત્રણ નથી તો નિયંતાને પકડી લો ને પણ ઘણા હોય ને કાલે જ રાજા મુંબઈ થી ફોન આવ્યો છે પરીક્ષા આપવાની છે તો જરા પ્રાર્થના કરજો અને સરખું થઈ જાય એને કયો ને માળા કરે મને કહે મને કઈ અર્ધો પગાર દેવાનો છે અને દેતો હોય તો મારું શુકરું હોય ને એટલે માળા અમે કરીને તમારે પરબર થયો એને કોઈ ભજન કરતા નથી કરાવો અને પોતાને લફરાફર ભજન કરવું છે પછી આમાં ક્યાંથી રક્ષા થાય ચિંતા જાય ક્યાંથી સાચી વાત છે ને ભજન એને ભજન સોંપી દીધું બઉ સરસ વાત છે સમજો નરસિંહ મહેતાએ કીધું છે આપણો ચિંતેગો અર્થ કઈ નવસરે અંતરે એક ઉદ્વેગ ધરો ખાલી શોક સિવાય કાઈ મળે નહી આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે ગમે એટલી ચિંતા કરો તો આપણું કર્યું કશું થવાનું નથી એટલે બહુ ગુજરાતી સાદી પંક્તિ છે તું મારા નામમાં કોણ કે છે ભગવાન કે છો સ્મરણમાં તું મારા નામમાં તું મારું નામ રટવામાં બેસી જા તો હું તારા કામમાં હજી અર્ધુ છે અર્ધુ સાંભળો બહુ મજાની વાત છે જો તું મારા નામમાં તો હું તારા કામમાં નરસિંહ નામમાં બેસી જતો દામોદર ગુણ ગાવા તો દોડે દોડે કૃષ્ણ તપેલા હારતા શાક સબ્જી લાવતા પૈસાના ઉઘરાણા ભરતા મામેરા ભરતા કેમ ઓ નામ કરતો હતો ભજન કરતો તું મારા નામમાં તો હું તારા કામમાં તું તારા કામમાં તો હું મારા ધામમાં હવે જો તારે તારું કરવું હોય તો તું કરે રાખ તો હું તો નિરાય થઈ મારા ધામમાં બેઠો છું એક જ વાત છે એટલે શંકરાચાર્ય ચોંટાડ્યું છે રાતે ઉઠી ઉઠી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી તો વાત શું કરો છો અને જો આસ્તિક અને નાસ્તિક બે ને ચિંતા હોય છે અને સાચી રીતે આસ્તિક કે નાસ્તિક હકીકત માનતો જ નથી એને નાસ્તિક કહેવાય બધું મારા હાથમાં છે હું કરું એમ થાય મારા પુરુષાથી બધું થાય કોઈ ઉપરથી કૃપા કરી દે છે અને આશીર્વાદ દે છે સાધુ આશીર્વાદ દે નામ બધું એમ બધું થઈ જાય એમાં અમે કશું માનતા નથી એવી કોઈ સુપર એવી કોઈ એવી તાકાત હોય એવું અમે માનતા નથી બસ પુરુષાર્થી બધું થાય છે અમારા હાથમાં છે હવે આપણા હાથમાં હોય તો ચિંતા કરવાનો અર્થ શું અને જો નાસ્તિક હોય એ શું બધું ભગવાનના હાથમાં તો પછી ચિંતા કરવાનું કારણ શું બધું ભગવાનના હાથમાં છે તો પછી એની ચિંતા કરવાની શું જરૂરી એટલે આસ્તિક હો કે નાસ્તિક હો બે કોઈ ચિંતા કરવાનું કોઈ કારણ જડતું નથી છતાં પાછું બે કરે છે મતલબ શું છે આપણે નતો પુરા નાસ્તિક છે નતો પૂરા આસ્તિક છીએ બહુ મોટી વાત છે ભાઈ અને હવે ઝીણી ઝીણી જ વાત છે કેટલા સમજાય મહાભારતના યુદ્ધમાં ભીષ્મ દાદા પછી દસમા દિવસે પછી રાત્રિ પ્રતિજ્ઞા કરી કે કાલ સવારે સૂર્ય અસ્ત થાય ત્યાં સુધીમાં ન પાંડવી પૃથ્વી કરુણ પાંચ બાણ સતાસટ ખેંચીને સામે મૂકી દીધા ની એક નામ આપીર માટે આ અર્જુન માટે આ ભીમ માટે આ શરદેમાં નકુલ માટે બ્રહ્માંડ માં કોઈ તોડી ન શકે અને જાસુ આવીડવો છાવણીમાં કીધું છે કૃષ્ણને આવીને જગાડીને વાત કરી ભીષ્મત દાદા પ્રતિજ્ઞા કરી લીધી છે કાલ સાંજ થતા પાંચેય પાંડવો પૃથ્વી ઉપર નહીં હોય ન પાંડવી પૃથ્વી કરું કૃષ્ણ ઉભા થઈ ગયા અરે વારે કરી છે આ ડોહાએ આ ક્યાં કર્યું કારણ કે કૃષ્ણ એને આદર આપે ને મરવાની ઈચ્છા કરે તો જ મરી શકે એવું તત્વું એક બાણ ગોઠવી દીધા કરી હતી કૃષ્ણ હું હથિયાર ધારણ નહીં કરું તો આને આ પ્રતિજ્ઞા લઈ લીધી કે હું ભીષ્મ પુત્ર ગંગા પુત્ર ભીષ્મ હઉં તો દેવકીનંદના હાથમાં હથિયાર ધરાવું નહીં તારું ગંગા પુત્ર નામ ના કહાવું અને આવી પ્રતિજ્ઞા કરે ભગવાન આને બથોડા લે તમે વિચાર તો કરો હું એને હથિયાર યુદ્ધ મેદાનમાં ધરાવી દઉં શસ્ત્ર લેવડાવું છું અને ભાઈ પછી નવમાં દિવસે એને જે ઘોર સંહાર માંડો છે અર્જુન ને ફૂજે બાણ ચીમથી આવે કશું દેખાય જ નહી ભગવાન શ્રી કૃષ્ણના પણ એ બાણ વાગી ગયા એને થોડા આ રુધિરના બિંદુઓ નાની નાની આમ ધારાઓ આવી ગઈ કૃષ્ણ ને થઈ ગયો આ ડો રેવા નહી દયા હથિયાર નહી ધારણ કરવાની પ્રતિજ્ઞા હતી કૃષ્ણ અને છલાંગ મારી અર્જુન કે મારે ક્યાં ફગો હવે તું આજ રેવા નો પુણી વાળા માણસ ને આ દાદો સમજે છે શું તે હથિયાર તો શું એની પાસે કઈ નતું બધું ઘરે મૂકીને આવ્યા તા ભાંગી ગયેલા રથ યુદ્ધ ના મેદાન મેં કેવડું મોટું હોય એને ઉપાડ્યું આમ ચડાવ્યું અને દોડ્યા ભીષ્મ હથિયાર હેઠા મૂકી દીધું અને પગે લાગે બસ મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ મારે તને હથિયાર ધરાવું હતું કૃષ્ણ ભગવાન પૈડ્યું ફેંકી ને કે આને શસ્ત્ર ન કેવાય આને કોણ કોચે મેજ્ઞા નથી તોડી કે પૈડ્યું છે આ ક્યાં ગદા ભાલો તરિયા તીર્થ બધા કઈ નથી ગીસમ દાદા કે ચાલકે રેવા દો દેવકી નરેને આખી કૌરવ કરી નાખે મારે હથિયાર ત્યારે ભગવાને કીધું કે દાદા મારી પ્રતિજ્ઞા તૂટે એનો મને જરા અફસોસ ન હોય મારા ભક્ત ની પ્રતિજ્ઞા તૂટી ન જોઈએ એટલે મારી પ્રતિજ્ઞા એ ભીષમાં ગંગા પુત્ર માણસો છે સંભાળીયે તો આપણને કંઈક કઈક થવા માંડે હામી છાતી બધા ત્યારે લડતા ને અત્યારે બધા ઓફિસ માં ઓર્ડર જ કરતા હોય દેવા દો થવા દો હું પણ હમ દાદા છે ભાઈ એટલે જે થવાનું હોય એની સામે એ ભીષ્મદાદા એ પ્રતિજ્ઞા લીધી પ્રશ્ન દોડ્યા અર્જુનની છાવણી માં ગયા અર્જુન સૂતો છે લ્યો કૃષ્ણ એને જગાડ્યો પાર્થ હ દાદા એ પ્રતિજ્ઞા કરીને ખબર નથી ખબર છે નિયતા ને છો ભાઈ વાતો હલાવી નાખી એવી છો ભાઈ તારા ઉઘડે તો ઉઘડી જાય એક જ ચાવીય ઉઘડે આ પેલો નથી હોતો નંબર તાળા આવતા નંબર મળી જાય વાંચે નહીં મળે કે ગોતી નહીં જડે મને બેઠો તો એમાં અચાનક આમને પ્રેરી આ તું આને કે મને હું ઈ હું તમને અત્યારે તાજે તાજી કઉ છું આ સુભાષ બોઝ કેટલા ગુણ ગવાય મારી દ્રષ્ટિએ સાવ નિષ્ફળ ગયેલો માણસ છે સુભાષચંદ્ર બોઝ ગુણ ગવાય છે તાકાત એનું ચિંતન જુઓ તેનું આયોજન જુઓ એનું શૌર્ય જોવો હલાવી નાખે એવી તાકાત પણ વિનાશ સિવાય કઈ હાથમાં આવ્યું એ મરી ગયા છે જીવતા એ જીડ્યું નહી અને ફાયદો શું થયો આખું વ્યક્તિત્વ ધૂળમાં હોય ગયું ગુણ ગવાય છે બધી એટલે હું નવીન તમને એનું કારણ શું નિયંત્રમાં વિશ્વાસ નહી ભાઈ આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે હેજુ તોડી નાખે બ્રહ્માંડ તોડી નાખે એવી ચિંતન એવું આયોજન હોય પણ નિયમતામાં વિશ્વાસ ના હોય કામ ના જો એને નિયંતતા ઈશ્વરમાં વિશ્વાસ હોત અને ગાંધીજીની સાથે ભેડ્યા હોત કારણ કે ગાંધીજીને નિયંત્રણનો વિશ્વાસ હતો એ ગાંધીજીની સાથે જો ભેળ્યા હોત અને એમાં સરદાર વલ્લભભાઈ જેમ સમર્પિત થઈને ઈશ્વરમાં નિયંતમાં વિશ્વાસ રાખીને એની પોતાની ટેલેન્ટ બુદ્ધિ નિર્ણય શક્તિ આયોજન શક્તિ શૌર્ય ધક્તું લોહી એનું જો એમાં પૂરું યોગદાન આપ્યું હોત તો ભાઈ ભારતનો સૌ પહેલો વડાપ્રધાન સુભાષચંદ્ર બોઝ હોત એ સિવાય બીજો કોઈ ન હોત અને એની આગળ જવાહરલાલ ને સરદાર વલ્લભભાઈ પટેલ ઝાંખા લાગે વિચારજો બે ત્રણ દિવસ વલ્લભ આપણે બહુ આદરણીય છે એ કરે એવું કોઈ ન કરી શકે પણ એને જે હૈદરાબાદના નિઝામને જુનાગઢ નવાબને કાશ્મીર નો આ બધું જે ઝુકાવવામાં એમને જે કરવું પડ્યું એ સુભાષચંદ્ર બોઝ પીએમ હોત ને તો કઈ કરવું જ ના પડત હા એનું નામ સાંભળીને જ લખીને મોકલી દે હા લઈ જાઓ તમે એને ખબર છે કાચે કાચો ચાવી જાય એવો માણસ છે ભયંકર તાકાત નામથી જ એકલ પંડે ક્યાં ક્યાં જાપાન ક્યાં ક્યાં બરમા ક્યાં ક્યાં રંગુન ક્યાં ક્યાં માણસ ફરી આવે અને ચડાવી દે એટલે ને ચાવી જાય એવી બૈરાઓ કરતી આ ઓછી તાકાત હતી પણ એક નિયંત્રણમાં વિશ્વાસ થઈ એટલે મોટું આખું વ્યક્તિ ધૂળમાં વહી આ નિઝામ ને બધા સામેથી સાઇન કરીને લખીને મોકલી દે લઈ જાઓ અમારે અમારે જીવવું છે એના નામથી ફફડી જાત અને આ ચીનની ને પાકિસ્તાનની તાકાત નો છમકલું કરે બેઠો છે કોણ હે ભાઈ ત્યારે પણ એક નિયંત્રમાં વિશ્વાસ નહીં એટલે આવું વ્યક્તિત્વ આખું ક્યાં ગયું પત્તો લાગ્યો અને ગાંધીજીમાં હાલતા હોય તો હમણાં ગોથું ખાઈ જાય એવું હે બકરીનું દૂધ પીવા ગાય નું દૂધ ભાડ્યું નહી વિચાર કરો મુતા વિશ્વાસ તોડી નાખે એવો કેવી વાત છે હલો પઠાણ રિવોલ્વર રાખીને ફરે ખબર પડી ગઈ કે આ તમારી સુરક્ષામાં રાતે આજુબાજુ ખૂટો તો પઠાણ એટલા માટે જ ભરે છે પછી ખબર પડે રિવોલ્વર રાખે છે મારા માટે વેચી નાખતું તને મારા રામ ના નામ કરતા રિવોલ્વરમાં વધારે શ્રદ્ધા છે એ તારી રિવોલ્વર બચાવવાની છે મૂર્ખ વેચી નાખ ત્યાર પછી વેચાવી કરી પડખે જ રેજે ઘણા એવું હોય એની પડખે સિક્યુરિટી હાલતી હોય એનો એને ફાકો અરે આવું કરવું તો ઘરે રેવું તું ને હા ગાંધીજી કાઢી નાખી અને વાક્ય બોલ્યા મારા રામને ને જ્યાં સુધી મારી પાસે કામ કરાવું હશે ત્યાં સુધી જીવતો રાખશે મારું કામ પૂરું થશે ત્યાં સુધી કોઈની તાકાત નથી અને એ જ વાત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજમાં ધોળાવ પહેરાવી કાઢી મૂકવાની વાત આખી વડતાલ સુધી ગઈ અને ત્યારે આનંદ પ્રસાદજી મહારાજ ની સાથે બધા બેઠેલાય વાડીમાં અને બધા એવા મોટા મોટા ધરખમ સાધુઓ બેઠેલા અને એમાં સ્વામીને ત્યારે સ્વામીની ઉંમર હશે ચુમ્માલીસ તેતાલીસ બેતાલીસ વર્ષ અને ત્યારે આવ્યા અને આ જ નિર્ણય ધોળા પેરા કાઢી મૂકો ત્યારે આનંદ પ્રસાદજી મહારાજ શાસ્ત્રીજી મહારાજે એટલું કીધું કે ફરિયાદ હોય પણ જેની સામે ફરિયાદ થઈ છે એને બોલવાનું ખરું કે નહીં કઈ જગન્નાથમ તમારે શાસ્ત્રીજી બોલો અને પછી જે સ્વામી બોલ્યા છે આ એ મારા બોલાય નહીં બધા એમ થઈ ગયા શું બોલે આ માંગડી કરીને કે આ બધા એના તપાસ કરો એને શું શું કર્યું છે સંપ્રદાયનું અને મારું તપાસો મેં સંપ્રદાય છે અને આચાર્ય મહારાજ સાંભળી લ્યો કોઈ બે બાર જોટાળી બંદૂક લઈને ધર્મજીવન દાસ સામે આવશે તો જે ગોળી ઉપર ધર્મજીવન નામ લખ્યું છે ને એ જ મને વાગશે બાકી ફાજલ જાશે આ જો ગાંધીજી નું સત્ય ત્યાં બાજુ એ મારા નામની ગોળી હશે એ જ મને વાઘ છે બાકી મને કોઈ મારી નાખદાર નથી એ તાકાતમાં બોલ્યા છે આનંદ પ્રસાદી મહારાજ ઉભા થઈ ગયા શાસ્ત્રીજી મહારાજ શાસ્ત્રીજી શાંત્રો શાંત શું મહારાજ જયારે કેવું છે ત્યારે તો મરણિયો છો છો મેં બધું નક્કી કરી રાખ્યું છે નહીં નહીં નહીં યાર મારે તમને આશીર્વાદ છે મારે તમને આમ જ જોવા છે અને ઓલા બધા કીધું જાવ્યા તા શાસ્ત્રીજી સત્સંગનું ઘરેણું છે અને ત્યાર પછીથી છે આનંદ પ્રસાદજી મહારાજે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ નો પક્ષ રાખ્યો ગુરુકુલ થવાનું થયું પાઠશાળા સ્થાપન પણ એમાં આવવાની વાત એને કરી હું આવીશ અને છેલ્લે નરેન્દ્ર પ્રસાદજી ગાદી ઉપર બેસાડ્યા ત્યારે આનંદ પ્રસાદજી બેસાડતા બેસાડતા કીધું સાંભળજો નરેન્દ્ર હા આ ધર્મજીવનદાસ શાસ્ત્રીને જિંદગીભર કોચવતો નહી એનું ધ્યાન રાખજે એને કોચવતો અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજે જિંદગીભરએ પાડ્યું પણ ખોરું હોય દિવસ સ્વામીને પેલું નહીં કહે આચાર્યના રૂડા આશીર્વાદ આ બધી સંસ્થાઓ છે એમને હું કઈ દીધું ફજડમ સ્વામી નું કોઈ મનગઢનતા કાર્ય નથી अद्भुत बात है विश्वास एट हो बद शंकूल वायस्ती शा हाथ में ईश्वर न हाथ में हा तो तू गोती तारू काम थी जसे पची न <क्ष्छीन। क्ष्छीन। क्ष्छीन> खोटा विचारों अपने छे पे लव छु ચિંતા કરવાનો સ્વભાવ જ હોય તો એટલા માટે લઉં છું એમાં પણ નિયંત્રણ નહીં કોઈ બીજો રસ્તો જ નહીં આ ઘણા છોકરાઓ બાર સાહીઠ તમે જુઓ પરીક્ષા આપી દે પણ પછી મનમાં એને સતત ચિંતા થાય મને નાપાસ થઈશ અથવા તો એકમાં ફેલ થઈશ અથવા તો પર્સન્ટેજ ઓછા આવશે અને આમ થશે તો મારા મમ્મી પપ્પા મને શું કેશે ને શું કેશે ને અને આત્મહત્યા કરી લે હું એ પેપરમાં બધા જોઈ રાખો તો હમણાં હમણાં છેલ્લા લગભગ પાંચેક વર્ષમાં આવું બન્યું ઘણું પછી આપડા ગુજરાતનું જ ન હોય તો મહારાષ્ટ્ર નું જોતો હોય પેલા નું જોતો હોય બીજા ક્યાંય એવા કિસ્સાઓ આવતા હોય જેણે જે આત્મહત્યા કરી એમાં ઘણા આવા બાર સાયન્સના વિદ્યાર્થીઓ સ્કૂલ ફર્સ્ટ આવ્યા હોય બોલો જે બ્રાહ્મણથી એ મરી ગયા હવે એને ડિસ્ટિંકશન આવ્યા હોય ખોટું હતું ને એટલે જે ચિંતા કરીએ છીએ કાલ્પનિક પોતાના ચિંતાના સ્વભાવથી એમાંની મોટા ભાગની એવી ઘટનાઓ ઘટતી જ નથી ઘટતી અંગૂઠા એક વ્યક્તિ દક્ષિણમાં આપઘાત કરીને મરી ગયું કારણ શું લખ્યું ગમે હવે સચિન ઓપરેશન કર્યું છે પેલા જેવું રમી નહીં શકે હવે હોય તો દે આમ જોવા ફડાકા મારે હાથી અમદાવાદમાં છે ભૂતપૂર્વ વિદ્યાર્થી મારી પાસે આવ્યો મને કે સ્વામી મને બઉ ચિંતા થાય છે મેં કીધું શે ની થાય છે તો કે મારી સગાઈ કરવાની છે ને બધા જોવાનું શરૂ થયું છે પણ મને બહુ ચિંતા થાય છે મેં કીધું શું ચિંતા થાય કે અમારે બે ને ભડશે કે નહીં અમારે બેકતા હોય તો કંકાસ થાય મારાથી સહન જ ન થાય પછી આ સાસુ સસરા કેવા નીકળે ને આ કેવા નીકળે ને બધા સંબંધીઓ કેવાના તો આખું નવું શું આખું ફિલ્ડ આવે ને મારે તો મને મૂંઝવણ બહુ થાય છે મે કે તો સાધુ થઈ જાય ને તો સાધુ તો નથી થાય સાધુ તો નથી થઈ વૈરાગ થઇ ગયો છે પરણું પરણું તો પડશે ત્યારે મને ખબર પડી પરણવ હિંમત વાળાનું કામ છે એ હિંમત જ કામ છે અને આ બધું શું થાય છે કીધું ભાઈ આ બધું એમ જ હોય આ સાહસ કરીને જ પડવાનું હોય આમાં બઉ વિચાર કરવા રે તો એમને બઉ વિચાર્યું ના હોય એટલે ભગવાને મોહ મૂક્યો છે જરી ગમી જાય ને એટલે તરત હા ફાટજી એટલે તરત ગોઠવાય વિચારવા રીએ તો મેળ પડે પછી જે થયું થયું બે જણા દબાવી જાય પછી બીજું શું થાય પણ મિરેકલ તમને વાત કહું કે એ જે ચિંતા કરતો હતો એ છોકરો આજે વરસ પરિણામ બધું થયું એને દીકરો દીકરી છે આજે સાત આઠ વર્ષ થઈ ગયા ક્યારેક ક્યારેક મળે છે પછી હું બધું યાદ કરું ને એક બે વાર પૂછ્યું કેમ છે મન કે સ્વામી જે વિચાર્યું હતું ને એમાં એલું કાંઈ નહી હો એવા સરસ મેળા છે છોકરા જ દાયા છે સગબંધીઓ પણ બહુ સારા છે અને શાંતિથી મારો પરિવાર બધું ચાલે છે મેં કે જોવું આમાં તો તમારી પાસે કાંઈ આવ્યું તો સુખેથી તમારે પેલેથી જ આ કરવાની જરૂર હતી काल्पनिक चिंताओ वतूल अर्थ से वायु विचार विचार वायुलो आ तीजो अर्थ विचार वायु तो ये पन इलाज ये निंता ईश्वर में विश्वास राखो जे थे मैं जे गमे जगद गुरु देव जगद ईश ने ते ते खरखरोना छठू चिंता नु कारणत के पाप करशो खोटू करशो अनि करसो तो चिंता रण जय खोटा पगता विद्युत नीति ना प्रारंभ क्या थी धूतराष्ट्रे अर्धी रात विद्युत ने बोला मंत्री छम तो भाई बोला अर्धी रात आया विदुर शू मोटा मैंने चिंता बहुत थी चेन पड़त नहीं ऊँधाती नहीं ते बोला પ્રારંભમાં જે વિદુરજી કે છે કે મહારાજ હું તમને એક કહી દઉં ઊંઘ કેટલા જણા આવે એમાં તમારું કોઈ કારણ હોય તો તમે ખોલી લે જો પેલી વાત એ છે જે દુર્બળ હોય અને એને સબળ બળવાની વ્યક્તિ દબાવતો હોય દબડાવતો હોય તો એ દબાયેલો માણસ હોય ને એને ઊંઘ ન આવે બરાબર છે બીજું કોઈ ધન સંપત્તિ બધું જતું રહ્યું હોય તો એને સંપત્તિ ગઈ છે કંગાલ થઈ ગયો બિચારો સમૃદ્ધ હતો કંગાલ થઈ ગયો તો એને કોઈ દિવસ પછી ઊંઘ ના આવે છે રોગી હોય એને ઊંઘ ના આવે એને રોગ સુવા ના થયો હા એ પણ સાચું છે હા અને ભોગી હોય અત્યંત સ્ત્રી વિષય અશક્ત હોય તો વિલાસી હોય એને પણ મહારાજ ઊંઘ ના આવે હમ जो विदुर कारण बता जो वो एक, -एक उपर कलाक कलाक बोली सक हाँ रोगी न ऊंघी सके भोगी न ऊंघी सके पी एम एक एक कहू कि महाराज चोर पा ऊँघेव <laughs> चोर नहीं ऊंघ ना हाँ महाराज पची क्यू योगी नहीं ऊँध ना हो એ એ પરબ્રહ્મ ની આરાધના બેઠો એને ઊંઘ પાર લાગે એ એક જપકું આવી જાય તો ઊંઘ ના હોય જો આપણે કોઈનું અનીતિનું પડાવી લીધું હોય દબાવી દીધું હોય તો એને ઊંઘ ના આવે હા એ દબાવી બેઠા તા આને જવાબ જડીયો એ અંધ હતા દુકરાશે ચૂપ થઈ ગયા ઘડી પણ પછી વિદુર પોતાની નીતિ જણાવી છે એ ગ્રંથ વિદુર નીતિ કહેવાય છે ખોટું કરશે કોઈ પણ એને ઊંઘ આવશે નહીં ચિંતા થશે થશે માટે ખોટું કરવું નહીં ઋતમ વધ્યામી સત્યમ વધ્યામી ધર્મ ચર આ જીવનમાં રાખવું એટલે તો શિક્ષા પુત્રી છે આમાં આ પ્રમાણે કહ્યું છે એ જે પ્રમાણે વર્તે સરદાર વલ્લભભાઈ પણ કહેતા કે સહજાનંદ સ્વામીએ લખેલી શિક્ષા પત્રી એ દરેક ઓફિસોમાં સરકારી કાર્યાલયો શિક્ષા પત્રી મુવામાં આવે અને એ શિક્ષા પત્રીનું પોલીસની જરૂર ના પડે વાત સાચી સારી છે એવું છે એટલે ખોટું કરશે એને જરૂર જરૂર ચિંતા થશે અને હવે છેલ્લું કારણ છે એ છે સાતમું કારણ હતું ને ચિંતા શામાંથી થાય છે દુઃખ જીવનમાં આવે તો ખરેખર દુઃખ આવે ત્યારે ચિંતા થાય થાય થાય આપણે આગળ પેલા પ્રારંભમાં દ્રષ્ટાંત આપ્યું કે છોકરો બીમાર હોય દોઢ લાખનો ઓપરેશનનો ખર્ચ કરવાનો હોય પૈસાની સગવડતા ના હોય ગરીબ હોય તો એને ચિંતા થાય એ વાસ્તવિક છે પણ એનો ઈલાજ શું એ હવે આજે નહીં આવતા શુક્રવારે લઈશું સહજાનંદ સ્વામી મહારાજ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 आम करने की सतत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सवों सतत जोड़ेला रहो